અધ્યાયન નવ પરમગુહ્ય જ્ઞાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા પ્રિય અર્જુન તું કદાચ મારી ઈર્ષા કરતો નથી તેથી હું આ પરમ ગુહ્ય જ્ઞાન તથા સાક્ષાત્કાર વિશે જણાવીશ કે જે જાણી તું ભૌતિક અસ્તિત્વના સર્વ ક્લેશોમાંથી મુક્ત થઈ જઈશ આ જ્ઞાન સર્વ વિદ્યાઓનો રાજા છે જે સર્વ રહસ્યોમાં સર્વાધિક ગુહ્ય છે તે શુદ્ધતમ જ્ઞાન છે અને તે સાક્ષાતકાર દ્વારા આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરાવે છે તેથી તે ધર્મની પૂર્ણતા છે તે અવિનાશી છે અને આચરવામાં સુખદ છે હે શત્રુ જે મનુષ્યો ભક્તિમાં શ્રદ્ધા ધરાવતા નથી તેઓ મને પ્રાપ્ત કરી શકતા નથી તેથી તેઓ આ ભૌતિક જગતમાં મરણના માર્ગે પાછા આવે છે આ સમગ્ર જગત મારા વડે મારા અવ્યક્ત રૂપમાં વ્યાપ્ત છે સર્વજીવો મારામાં છે પરંતુ હું તેમનામાં નથી તેમ છતાં મારા વડે ઉત્પન્ન બધી વસ્તુઓ મારામાં સ્થિત રહેતી નથી મારા યોગ ઐશ્વર્યને તો જો જો કે હું સર્વ જીવો નું કરતા છું અને સર્વત્ર વ્યાપ્ત છું છતાં હું આ જગતનો અંશ નથી કારણ કે હું તો સર્જનનો મૂળ સ્ત્રોત છું જેવી રીતે સર્વત્ર વહેનારું પ્રબળ વાયુ હંમેશા આકાશમાં સ્થિત રહેશે તેવી રીતે ઉત્પન્ન થયેલા સર્વ પ્રાણીઓને મારામાં રહેલા જાણ હે કુંતી પુત્ર કલ્પના અંતે સમગ્ર ભૌતિક સર્જન મારી અંદર પ્રવેશે જગત મારે અધીન છે તે મારી ઈચ્છાથી વારંવાર આપમેળી જ પ્રગટ થયા કરે છે અને મારી જ ઈચ્છાથી અંતિમષ્ટ થઈ જાય છે હે ધનંજય આ સર્વ કર્મો મને બાંધી શકતા નથી હું જાણે કે ઉદાસીન રહેલો હું તેમ આ સર્વ ભૌતિક કર્મોથી પુત્ર મારી શક્તિઓમાં એક એવી આ ભૌતિક પ્રકૃતિ મારી દેખરેખ હેઠળ કાર્ય કરે છે અને સર્વચર તથા અચરજીઓને ઉત્પન્ન કરે છે તેના શાસન હેઠળ આ જગત વારંવાર સર્જાય છે અને દિવ્ય પ્રકૃતિને જાણતા નથી જે લોકો આવી રીતે મોહગ્રસ્ત થયેલા છે તેઓ આસુરી તથા નાસ્તિક વિચારો પ્રત્યે આકર્ષાય છે આ મોહગ્રસ્ત અવસ્થામાં તેમની મુક્તિ માટેની આશા તેમના સકામ કર્મો અને તેમનું જ્ઞાન સંવર્ધન થયેલા મહાત્મા પુરુષો દૈવી પ્રકૃતિના રક્ષણ હેઠળ હોય છે તેઓ સંપૂર્ણપણે ભક્તિમય સેવામાં નિમગ્ન રહે છે કારણ કે તેઓ મને જ તથા અવિનાશી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે છે તે મહાત્માઓ મારા મહેમાનું નિત્ય કીર્તન કરતા સંકલ્પ પૂર્વક પ્રયાસ કરતા મને નમસ્કાર કરતા ભક્તિભાવે નિરંતર મને ભજે છે જે અન્ય મનુષ્યો જ્ઞાન સંવર્ધન દ્વારા યજ્ઞમાં પરોવાયેલા રહે છે પરમેશ્વરને એકમેવ અદ્વિતીય રૂપે અનેક રૂપો ધરાવનારા તરીકે અને વિરાટ રૂપે ભજે છે પરંતુ હું જ કર્મકાંડ હું દિવ્ય હું આ બ્રહ્માંડ નો પિતા માતા આશ્રયદાતા તથા પિતામહ છું હું જ્ઞાનનો વિષય વિશુદ્ધિકારતા તથા ઓમકાર છું હું ઋગ્વેદ તથા યજુર્વેદ પણ છું હું જ પરમ લક્ષ્ય પાલન કરતા સ્વામી સાક્ષી ધામ આશ્રયસ્થાન તથા અત્યંત પ્રિય મિત્ર છું હું સર્જન તથા પ્રલય સર્વનો આધાર આશ્રય તથા અવિનાશી બીજ છું હે અર્જુન હું જ ઉષ્ણતા આપું છું અને હું જ વરસાદને રોકી રાખું છું તથા મોકલું છું હું અમરત્વ છું અને સાક્ષાત મૃત્યુ પાણ હું જ છું ચેતન તત્વ તથા જળ તત્વ બંને મારામાં છે જે મનુષ્યો વેદાધ્ય કરે છે તથા સોમરસનું પાન કરે છે તેઓ સ્વર્ગ પ્રાપ્તિ માટે પ્રયત્ન કરીને પરોક્ષ રીતે મારી પૂજા કરે છે તેઓ પાપ કર્મમાંથી મુક્ત થઈને પુણ્યમય સ્વર્ગી ઇન્દ્રલોકમાં જન્મ લે છે જ્યાં તેવો દેવ આનંદ ભોગવે છે એ રીતે જારે તેવો વિશાર સ્વર્ગીય ઇન્દ્રિય સુખ ભોગવે લે છે અને તેમના પુણ્યકર્મોના ફળ પૂરા થઈ જાય છે ત્યારે તેઓ આ મૃત્યુલોકમાં પાછા આવે એ રીતે જે મનુષ્યો ત્રણ વેદોના સિદ્ધાંતોમાં દ્રઢ રહીને ઇન્દ્રિય સુખ પામવા પ્રયત્ન કરે છે તેઓ નિરંતર જન્મ તથા મૃત્યુને પ્રાપ્ત કરતા રહે છે પરંતુ જે લોકો અનન્ય ભાવે મારા દ્ય સ્વરૂપનું સદા ચિંતન કરતા રહી મને ભજે તેમની જરૂરિયાતોની હું પૂર્તિ કરું છું તથા તેમની પાસે જે છે તેનું રક્ષણ કરું છું હે કું પુત્ર જે મનુષ્યો અન્ય દેવોના ભક્ત છે અને તેમની શ્રદ્ધાપૂર્વક પૂજા કરે છે તેઓ વાસ્તવમાં પરોક્ષ રીતે મારી જ પૂજા કરે છે પરંતુ તેમની તે ઉપાસના અવિધિપૂર્વકની અર્થાત યોગ્ય જ્ઞાનથી રહિત હોય છે હું જ સર્વ યજ્ઞનો એકમાત્ર ભોગતા અને સ્વામી છું તેથી જે મનુષ્યો મારી સાચી દિવ્ય પ્રકૃતિને ઓળખી શકતા નથી તેઓ અધપતિત થાય છે જે લોકો દેવોને પૂજે છે તેઓ દેવોમાં જન્મ પામશે જેઓ પિતૃઓને પૂજે છે તેઓ પિતૃઓ પાસે જાય છે જેઓ ભૂતપ્રેસના કરે છે તેઓ તેવા જીવોમાં જ જન્મે છે પરંતુ જેઓ મને ભજે છે તેઓ મારી સાથે જ નિવાસ કરે છે જો કોઈ મનુષ્ય પ્રેમ તથા ભક્તિપૂર્વક મને પર્ણ ભૂલ ફળ કે જળ અર્પણ કરે છે તો હું તેનો સ્વીકાર કરું છું હે કુંતી પુત્ર તું જે કંઈ કરે છે જે કંઈ ખાય છે જે કઈ અર્પિત કરે છે અથવા દાન આપે છે અને જે તપસ્યા કરે છે તે સર્વ મને સમર્પણ કર એ રીતે તું કર્મના બંધનમાંથી તથા તેના શુભ તથા અશુભ ફળોમાંથી મુક્ત થઈ શકીશ આ સંન્યાસ યુગમાં પોતાના મનને સ્થિર કરીને તું મુક્તિ હું ન તો કોઈનો દ્વેષ કરું છું કે ન તો કોઈનો પક્ષપાત કરું છું હું સર્વ પ્રત્યે સંભાવ યુક્ત છું પરંતુ જે મનુષ્ય ભક્તિભાવે મારી સેવા કરે છે તે મારો મિત્ર છે મારામાં અવસ્થિત હોય છે અને હું પણ તેનો મિત્ર છું અત્યંત ઘૃણાસ્પદ કર્મ કરનાર કોઈ મનુષ્ય જો ભક્તિભાવે મારી સેવામાં પરોવાયેલું રહેશે તો તેને સાધુ માનવો જોઈએ કારણ કે તે પોતાના નિશ્ચયમાં સ્થિત થયેલો છે ધર્માત્મા બની જાય છે હે કુંદી પુત્ર નિર્ભય થઈને ઘોષણા કર કે મારા ભક્તનો કદાપી વિનાશ થતો નથી હે પાર જે મનુષ્યો મારું શરણ ગ્રહણ કરે છે તેઓ ભલે નિમ્ન યોનિમાં જન્મેલા સ્ત્રીઓ વૈશ્યો તથા શુદ્રો હોય તો પણ તેઓ પરમગતિ પ્રાપ્ત કરે છે તો પછી ધર્માત્મા બ્રાહ્મણો ભક્તો તથા રાજર્ષિઓ વિશે કહેવાનું શું હોઈ શકે માટે આ ક્ષણિક દુઃખમય જગતમાં જન્મીને મારી પોતાને પરોવી દો તારા મનને મારા નિત્ય ચિંતનમાં પરોવી દે મને નમસ્કાર કર અને મારી પૂજા કર એ રીતે મારામાં સંપૂર્ણ રીતે તન્મય થઈને તું નક્કી મને પ્રાપ્ત કરીશ